મહારાજ નું પ્રયત્ન તારીખ ત્રીસ પ્રસંગ સ્વામી નારાયણ હરે સ્વામિનારાયણ હરે એવી રીતે ભગવાન નું મહાત્મ મહાત્મા જાણી તથા ભગવાન ને સુખમય જાણીને બીજા સર્વ પદાર્થ માં વૈરાગ્ય થાય છે અને એક ભગવાન એવી રીતે ભગવાન નું મહાત્મા જાણીને તથા ભગવાન ને મૂર્તિ જાણીને બીજા સર્વ વૈરાગ્ય થાય છે ભગવાન નો માન તમને મહિમા ગણો હોય મૂર્તિ માં ભગવાન નો એક વસ્તુ માં એક વસ્તુ નો મહિમા જો વધારે હમ તો બીજી વસ્તુ નો ઓલી વસ્તુ થઈ તું થઈ જાય એમ ભગવાન ની જગત ના સુખ અને પંત એની હરખામણી માં જો ભગવાન નું મહત્મા જાણ્યું હોય તો એમાંથી વૈરાગ્ય થઈ જાય બીજા બધા તત્વો પદાર્થો કરતા કઈક વિશેષતા જે હોય એ ભગવાન નું તો બધું બોલ્યા શું આવ્યું આવ્યું નહીં કઈ મહાત્મા લો થઈ ગોખીએ મહાત્મ શબ્દ ગોખ્યા મહાત્મ કેવાય જેને એ ઓળખાણ થઈ મહાત્મ શબ્દ બોલીએ મહાત્મ શબ્દ બોલીએ પણ એ શબ્દ ક્યાં ખી કરી એમ ન? સમજ્યા કોણ આટલા બધા બેઠા છે ग्रस्त ने कोई वचनदार राजी, सोना नी भीती राजी थी सोना आपे कोक ने के राजी थे आपने काम करना राज्य लेना वीती नो महिमा शूं नो महिमाने देना शो महिमा સોના નો મહિમા નો હોય કઈ ઓલ્યા ને હરખ થાય આપડે સાધુ થયા શું લેવું છે એનું હરખ જોઈએ ને શાંતિ મળે સુખ મળે એમ બરાબર પણ જન્મ મળનારો મહાત્મી પગે ખબર નથી ખબર એને એની ખબર જ નથી મારી પાસે હવે બોલો મહાત્મા એટલે શું ભગવાન માં પ્રીતિ મેળવી અને એની ભક્તિ ઉદય થાય તમે વાંચી ગયા બધું કરી ગયા તોય હોય ત્યાં બોલો ચાંદી ને બે એક લઈ લો બે ને ચાંદી લે સોનું લેણું શું મહિમા ભગવાન અને જગત એમાં ભગવાન મહિમા જાણવો જોઈએ ને મહાત્મી ક્યાં જાણ્યું જગત શું છે અને ભગવાન શું છે नहीं तो तो, तो देखाई पकड़े, इना करता छे, इनी विशेषि अच्छा जवाय प्रकृति भगवान के बाद किंमत बोलो એ મહિમા જો દેખાય તો આપણું અભિમાન ગળી જાય એ બોલવા મારા છીએ આવતું નથી આવતું આવતું નથી તમે સામાન્ય દેખો કાલી ગયું તો દિવ બોલી જઈએ કરી લઈએ એટલે મહિમા છે મહાત્મા છે જોઈ મહાત્મા હોય તો જગત તુચ્છ થઈ જાય સોના મહિમા જાણ્યો છે સોના ને બદલે આપે કોઈ ધર્મ માં ખાતર લઈએ તો લે વીસ વર્ષ નો લેતો હશે કોઈ એને મહિમા જાણ્યો કોડી અને કોડી ની ગણનાશી પદાર્થ તો બે પદાર્થ ક્યાં એ પદાર્થ પ્રશી તત્વ લગભગ ભગવાન નો મહિમા જાણે બધું છૂટી જાય એમાં આશક્તિ ઓછી થઈ જાય ઓલું મળે છે એટલે ન મળે તો કઈ ઓછી ન થાય એ મળે છે એની પ્રતીતિ આવે આ શાસ્ત્રો બોલે છે ભલે દેખ્યું નથી તો વિશ્વાસ રાખવો વિશ્વાસ રાખે તો એ છૂટે એટલે મહિમા એ છે બે વાત છે તમે આગળ બે નોખા મહાત્મા કયું એ તુલ ના આવે તું સુખમય આઈસ્ક્રીમ કોક બેસે એટલે સર્વ સુખમય ત્યાં આવી જાય ટાઢક છે ઉદ્વેગ રહેતો નથી સુખમય અને ઉર્જા માં તો કિંમત છે ઓળખવાની ભગવાન જ્યાં અને બ્રહ્માંડ ના નેતા ત્યાં બે વચ્ચે કેટલું અંતર છે બ્રહ્મા એમ બોલે કે હું મારી સાત મેરા પેટ માં એક કૃમિ કેવો બોલીશો બોલી વાતો કરી પણ ભગવાન આગળ આપડે આવવા છે એ એમાં તો જરા બે વચ્ચે અમદાવાદ આવ્યા તો બધું આવડે ઈ ક્રમિ નો યાદ આવે એમાં અભિજાન માં કૂટાય છે જગત આપણે કૂટાઈ અને ભગવાન ની મૂર્તિ માં સુખ સુખ એટલે એક દર્શન માં પંચ સુખ આવી જાય ક્યાંય જગત માં નો હોય ગમે એવું રૂપાળું જોવા જાવ એટલે હું ભુખ ટળી ગઈ જોયું એટલે તમે બધા વિધવાનો છો ને આ વિચાર નથી કરતા એમાં નો આવે મહિમા માં તો માલ આવે આ માલ કેવો છે એવું છે સુખમય તો એમાંથી ધ્રોધ નીકળે ત્યાં તુલના ગુણધર્મ ગુણધર્મ એ તમે શ્રીખંડ ખાવ એટલે ઠંડો જ લાગે બરફ ખાવ એટલે ઠંડો જ લાગે દેખો એટલે રાધી થઈ જાવ આવ્યો ઘરમાં બે ના બધા છે એમાં કોક ગુણ્યાલ છે તમારી થાળી બરાબર હાથવે તમારી રુચિ પ્રમાણે એટલે તમને પ્રેમ ધોરે તમને પ્રેમ ધોરણ તુલનાત્મક છે આના કરતા એ તુલનાત્મક થઈ જાય પણ હાજર એ બધી વાત હતી પણ બધું સુખ નો આપે બધું નો આપે બધું એટલે એમાં તુલનાત્મક દ્રષ્ટિ કઈ લિપિ માં બે શબ્દ નું ભેસ એટલે એક ભગવાન મહિ બોલી ગયો તો હું વાંધો આવી જાય ન આવે એમાં આમાં ભેપા અને પેલી વાત કરી ને કે જે એકનાર ને સોનું મળ્યું એમનો જાણ એનું કામ કર્યું એના બદલા માં કામ હતું હજાર રૂપિયા નું ત્રણ પાંચ હજાર નો રાજી થઈ જાય ને પદાર્થ આ મુદ્દે અને કામ કરતા વધારે માલ મળ્યો એની સ્થિતિ માં એ જો લાખો મતી હોય તો એના કઠણ નથી પણ એની દ્રષ્ટિએ મારું કામ કર્યું એટલે મેં એની કદર કરી એનો એના આનંદ વ્યવહારિક દ્રષ્ટિ કરો તમે ભગવાન બજો તમે સુખી બનજો સારો ફાળ કરો ભગવાન નું ઘરે ઘડાવો એ બધું પણ ભગવાન એવો છે એ ઘરેણા હમું જોતો નથી તમારા ફાળ હમું જોતો નથી કરાવો અને જોવે છે તમારી આંતરવૃત્તિ ને એમાં જો તમે નિર છો તો રાજુ કરો પણ કીર્તિ ના ભાવ થી કરતા હો તો રાજી ન હોય અને ગરીબ માણસ જંગલ માં જો આગાળો ગયો દોર મજાના મારા અને યાદ આવી ગયો પ્રભુ ના દરવાજ આપણે ઓળખાતા નહીં જો આંતરે એની વ્યક્તિ બરાબર ભગવાન માં શુદ્ધ છે ને તો જરૂર એની ઉંમર રાજી થાય આની ઉંમર ન એ તુલનાત્મક દ્રષ્ટિમાં જાય અને ઈશ્વર એવા છે દીધું લીધું એ તુલનાત્મક પણ એ વસ્તુ જ એવી છે કે ભારત ને ભૂલે પણ લો એટલે થઈ જાય જેવો કેવો જીવ એટલે શક્તિ સાધન વિનાનો ભગવાન ની દ્રષ્ટિ માં આવી ગયો એને આવી ભૂપ થઈ જાય પણ એટલો ક્યારે કહેવાય સ્વાર્ગ ના પડદો ખૂબ જાતનો પડ્યો છે અને ગમે એટલું કરો છો હોના ને અટકેલા પારસ ને અડો ને તો એનું બે બાજુ જોવાનું સુખમય મૂર્તિ જાણીને બીજા બે લગાવ છે એ માલ સમજવાની તથા કરો ભગવાન નું મહાત્મા જાણીને તથા એટલે બે વસ્તુ જુદી બની જાય બીજા સર્વ પદાર્થ માં વૈરાગ્ય થાય છે અને એક ભગવાન માં જ પ્રીતિ થાય છે બધા પદાર્થ માં વૈરાગ્ય તુલનાત્મક ભાવ દેવતા વૈરાગ્ય ગમતગાર પદાર્થ ગમ હોય પણ સુખ દોર તો નીકળવાનો હોય તુલનાત્મક વધી જાય અને પાછો માલિક માટે માલિક પદાર્થ માં સુખ તો છે જ લાખો કરેલો અબજો મેળવે માંડો પડે કૂળ નીકળે એટલે એના પૈસા સામજી કરતા વધારે એવું ને ભગવાન અને સમજવું આનું જ એટલે વૈરાગ્ય આવા ભગવાન છે એટલે એની તરફ ઘેટાણ વધે આ મુલક બાદશાહ છે એટલે બહુ સલામ કરતો હોય તો આપડે સલામ કરીએ પણ રસ્તે જેવો તેવો હાઈલો જતો હોય એને કોઈ કામ કરે તો કે હું મૂર્ખો એને ભગેલા બેસી વસ્તુ નો જ ભૂણે છે ભૂલે ચૂકે અડી ને ત્યાં સુખ માં પ્રવર્ત જો આપણે આ ધ્યાન હું કામ કરી બધાય ને વિચાર કરો ત્યારે જે કર્યું છે એ કપાસ માં ભાગવત માં આવે છે ને ગાયન વિલજ્જ વિચરે રસંગ ક્વચિત હસતી ક્વચિત રુદ્રિ જ્યાં ભાગવત ભક્ત નું વર્ણન આવે છે ક્યારેક હસે છે ક્યારેક રડે છે ગાયન વિલજ્જ વિચરે રસંગ તમે રેડિયો જ્યારે મારા બાપા ને અબજો રૂપિયા હતા તે અમે જ્યા પડી હતા પછી એને પૂછી તું શું કામ કરે તો મારા આ નોકરી હતી પણ હમણાં છૂટી ગઈ છે મારા બાપા ને અબજોર રૂપિયા એટલે ઓરિશા નો છે એટલે એમાંથી આમ દ્રણ કરીને માની કે એવું છે એટલે આવડું નથી અને ઓલા માં ચોટાતું એવું થાય આ વાતે કરી ને આપડે પૂરા કરીએ વખાણ કરીએ તો કઈ વાંધો નથી પણ આ વાત નો કામ આવે વિશ્વાસ જરમ દશામાં શાસ્ત્ર નો અને શાસ્ત્ર દ્રષ્ટિએ ચાલનારા તંતો નો બધા ચાલુ છે ને આવી ગયું તો તથા લખત કોઈ જૂનું ન હોય જ્ઞાન એ બેદ્ધ થયા હોય ને તે જો ગમે તેવા પંચ વિષય સંબંધિત સુખ માં કદાચ બંધાઈ ગયો હોય તો પણ તેમાં બંધાવે રહે નહી પોતાના જીવાત્મા નું જ્ઞાન અને ભગવાન ના મહાત્મા નું જ્ઞાન મુક્તિ નહી કલ્યાણ બાકી બધા શબ્દો વ્યવહાર જબડાવાનું બાકી રહેશે પામવાનું બાકી રહ્યું કરવાનું તો આ કર્યું એમાં છૂટો છૂટો મળ્યું છો એ મળે કે એના દર્શન સ્પર્શન ગયા મહિમા એમાંથી આ દોઢ છોકરા સિંહ મળે પ્રાપ્તિ કહેવાય અનિષ્ટ નિવૃત્તિ ઇષ્ટ પ્રાપ્તિ એ ભેડા થવા અનિષ્ટ નિવૃત્તિ અને ઇષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ અને ઈષ્ટુદા આ જગત ભાવ બધો અનિષ્ટ માં એ અનિષ્ટ થી છૂટ ત્યાગ તમે રાખ્યો એટલે અનિષ્ટ બન્યું પણ ઇષ્ટ જ મેળવું ઇષ્ટ મેળવવા માટે નિષ્ઠા ભગવાન માં જયારે ઉપાસના નિષ્ઠા આવે અનિષ્ટ નિવૃત્તિ છે ભગવાન ને મૂકીને એ ખોટા એમ નથી એને અનિષ્ટ ની નિવૃત્તિ તો થાય જ પણ મે થાય ભગવાન દેવા ભરાય એટલે સહેલાઈ તે થાય આટલો ઇષ્ટ એવી રીતે પ્રથમ કહ્યું છે પોતાના જીવાત્મા નું જ્ઞાન તથા ભગવાન ના મહાત્મા નું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયા હોય તે જો ગમે તેવા પંચ વિશે સંબંધી સુખ માં કદાચ ગયો હોય જોયું પંચ વિશે પણ એ સુખ કરતા ઓલું સુખ કેવું છે રૂપિયા કરતા સોના મોર માં વધારે માલ જેમ દેખાડ્યું तो बंधाय रहे नहीं। तेने तोड़ी निकले ज रहे विषय नो त्याग कर न बंधा ज्ञान ने सा એનો પોતાના મન માં વેગ લગાડી દેવો જેમ કોઈ સુરવીર સુરવીર ને આકરો માણસ હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય તેને તેનો બાપ મારી નાખ્યો હોય મારી નાખ્યો હોય તો વળી મા ને લઈ ને મુસલમાન ને આપે ને વળી ગામ ગરાજ લૂટી લે કેવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ એને બહુ મનમાં દાજ થાય અને જાગ્રત સ્વપ્નમાં સર્વકારે એને એ વાત જ આલોચ રહે તેમ જેને આ બે વાત નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય લગાડવાનું કીધું હાલત લગાડવાનું કીધું શબ્દ આલોતો હશે કેટલો લાગ્યો હું કામ ના આપણા બીજા ખબર પડે ખબર ના ને દેખાય કરી પ્રયત્નો પડ્યા છીએ એટલી ખાતરી તો થાય ને આપડે પ્રયત્ન માં પડ્યા છીએ લાઈલો નથી કે નહીં બીજી વાત એ અનુસંધાન પૂરેપૂરું એટલું એવું છે એ ચૂકી દેવાય તો એટલી યાદી આપે નિશાની આ ધજા છે અમારા જોવાનું હજી ગુલાય લઈ ને બેઠા બંધ થાય માં એનો આલોચ તો દેખાય વેપારી ને આમ વેપાર માં બધું ભૂલી જાય ને એને તમને લાગી જાય અને આપડે કઈ સુર કામ હોય તો એને આલોચ તો દેખાય આમાં તો લક્ષ્ય એવું છે આમ જાડું નથી ને બહુ ઝીણું છે એનો કેમ આલોચ લાગે લગાડવો પડે અને આલોચ જો રહે તો જ નોખો રહી શકે શકે આમાં એટલા બધા છે આપણું મનધાર્યું કોખ ન કરે ભાવ આવેલા કરવા એટલે દેહ ભાવ તો છે એની ઉપર દયા આવે તો આત્મભાવ દયા આવે અને એને શીખવાડવાનું તો આત્મભાવ તો આલત ભરાય એટલે ભાઈ આપણે જ આલો જ નથી આપણે જ આલો જ નથી જીવાત્મા નું જ્ઞાન કલા આવી ગયું જો એ બાપુ થઈ જાય તો પછી આલોચ ની વાંધો કારણ કે આ વધારે વાંધા કાઢે છે આમાં જે પૈલું સિન્ધાન જાય તો પછી કઈ વાંધો નથી રીતે જેમ જેમ એનો પરાભો કરે તેમ તેમ એને મનમાં म बहुत मन मैं जागृत स्वप्न रहे ज्ञान सिद्ध थे हम अपने आलोच आलोच विना तो ज्ञान मे माल पूरी चुकवी पड़े સો રૂપિયા નો માલ પૈસા માં તમે લેવા માંગો મને વેપારી કેમ દે ભાઈ દેવો કોઈ એ તો ભગવાને ક્યાં દે કોઈ દેખું નથી ભગવાન આ દુનિયા માં તો વેપારી હજી કેમ છું તો ભ્રષ્ટાંતીધું મારી નાખવાની તીવ્રતા બે વાત આલો જ લગાડવાનો કર્યો બે આત્મા ને તીવ્રતા એ તીવ્રતા કાયમ આપડે જાગ્યો છે આ લીધા જેવું છે દેવા આવ્યો લઈએ લો ખરું એમાં ખંડા લોચ્યો શું મળ્યું શું મળ્યું શું મળ્યું છે એ દરેક ક્રિયા ભગવાન ના માર્ગ માં હું મને કેટલું મળે છે એ આલોચ જાગવો જોઈએ વ્યવહાર બધા કરો ભગવાન કોચવાય એવો વ્યવહાર ન થવો ઈ આલોચ કાયમ જાગતો રહેવો જાય હું આ જગત માં તો છેતરીશ અથવા યાદ બી લઈશ પણ ઈશ્વર મને શું કહેશ એ અનુસંધાન ભૂલાઈ જાય છે હું તમને કહું મને નાના થી છે થોડું બોલતો નથી તમે અત્યારે આવ્યા સ્વામી મારો થાલ કરાવવો કઈ બહુ વાર કેટલો આખો થાલ આખો થાલ સ્વામી મારો કરાવવો આખો એટલે હું એને આ ના પાડું કેવી થાલ કરીને ભગવાન ને જમાડો છો એટલે આપણું હાલુ જ ક્યાં છે પૈસા આવ્યા એના ભગવાન જે જમાડવાનો અલોચ છે એ કોક ના થયી આ નાનાથી મના લગભગ હું જાઉં કે આ માર્ગ વ્યાજબેન આ માર્ગ નહી પણ ભાઈ આપડે બોલાય નઈ ભાઈ બોલાય નહીં એને આગળ ન વધાય પણ આ વચનામૃત જે કહેતું હોય ને એમાં આપણે ભૂલ્યા છીએ એટલું નક્કી જાણી લેવું આ ઘણું બોલે બે વાત નો આલોચ એ આલોચ જોઈ હું આત્મા છું દેહ નથી ત્યારે પદાર્થ બાંધો ને જગત છે એ તો દેહ પોષણ કરે એ તો આત્માનું પોષણ કરતું નથી પરમાત્મા તો પદાર્થ લેવી ન શકે છે પત્ર ની પુષ્પમ ફલમ ભક્તિ એટલે તમે પુષ્પમ એટલે ચાલો માવું હોય ને રૂકા ને પત્ર ની પુષ્પમ અને ફલમ એટલે એઠે નારિયેર હોય ને હા નારિયેર રૂકા હોય અને તોય એટલે પત્ર પુષ્પમ ફલન તોય ભવિષ્ય આપણે જો અર્પણ કરશે સ્વીકારું છું ભગવાન ને રૂકો ધરાવવાનું આવે એ તો આપણે ગોઠવી કચ્છ કઈ શાસ્ત્ર માં એ જોડું છું અથવા આપણને મળે છે મત સ્મૃતિ જ્ઞાન ચા કે હું બધા હૃદયમાં બેઠા જ અને ગુરુ હારુણ સહિત ને સ્મૃતિ આવે શય થાય વાત કરવાનો તા લગાવે ક્યાં કે હું અમારા માં ગરીબી ત્યાં બી ચા થી પથ નહી ચા પી એટલે ચા પી માં પછી આ સ્તોત્ર નો પાઠ કર એની રુચિ પ્રમાણે મળવી નથી આ શાસ્ત્રો તપસ્થ આ કોઈ રૂચિ પ્રમાણે મળતો બોલો પછી આ બે વાત નો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય જયારે આપડે આલો જ છે ને થાય ને જ્ઞાન સિદ્ધ થાય છે બેઠા સાધુ સંદેશ ની મહેનત કરાવન કઈ હશે કે નહીં કોઈ ને પંદર ટકા કોઈ પચાસ ટકા કોઈ સાહીઠ ટકા અને ગમે તેવો આપતકાળ અને ગમે તેવો આપતકાળ પડે તો તેને વિશે આવું આપડે હું કહીએ આબૂતકાળના ધર્મ શીખે છે ને બધા જો લાવી લેવું એ ગયા મેં ખ जेम विशल्य कर औषधि लाने हनुमान शल्य लागी गई होने इंद्रिओ विषय भोग शल्य सर्वे निकली जाए कहता विषय भोग इंद्रिओ वृत्ति निकली ने एक भगवान અને સત્સંગી પણ એને જ કહીએલો લાલ ખાવા થાય અને સત્સંગી પણ એને એને જ કહીએ કેમ જે સત્ય રૂપ એવો જે પોતાનો હાથમાં તથા સત્ય રૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો તેને સત્સંગી કરી અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દેવી જીવ સાંભળે ત્યારે તેના હૃદય લાગીને રગરગ માં પ્રવર્તી જાય હવે જો આપણા માં રગરગ માં આપડે કાચા પહોંચે એમ માની લેજ આસુરુ તો થઈ લાગી ને હૃદમાં પ્રવર્તી જ ને જે આસુરી તે સાંભળે ત્યારે તેને તો કાન બહાર જ નીકળી જાય પણ હૃદય ઉતરે નહી જેમ શ્વાન હોય તે ખીર ખાય ને રજર માં પ્રવર્તે નહીટમાં ન રહે તો આપણે લાગું તો જોઈએ આપડે એટલે સાધું એટલું ગયો ભગવાન ખુબ જ આપણે એ આપણી ખોટ આ કથા માં તમે આટલા બધા છો આમાં જરાક સ્વાભાવન માં એટલે શું થાય બે ભાર આવી ગયા થઈ જાય ભગવાન નો તો ઘણું જાણવા દેવું સમજાવ કાપી નાખો કરી સમજાવ એના મજા આવવાની નથી એમને આપણા દાણા વયા જાય એ આપડી નુકસાની ના ગાય જેટલા એમને વયા જાય એટલા એ નુકસાની ના જાય ખીર જેવું કઈ ભોજન સરસ ના કહેવાય તો પણ તે શ્વા ના પેટ માં રહી ને રદ રંગમાં પ્રવર્તે નહી ત્યારે તેને પેટ રહે ને રદ રંગ પ્રવર્તે ને બહુ સુખ થાય તેમ શ્વાન જેવો જે આસુરી જીવ તેના હૃદય તો આ પેસે જ નહી જ નહી અંગ બદલ નથી ત્યાં લગી દેર્યા નહીં માણસ જેવો જે દૈવી જીવ તેના હૃદય માં ઉતરે રીતે ભગવાન છે તે જેવા તો એક જ છે જે ભગવાન ના સાધર્મ તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી વાત નો વેગ લગાડે એટલે એ ભગવાન પાસે ગયો પણ ભગવાન જેવો જેવો થાય ભગવાન નો થાય મન સાધર્મ મારો એના સાધુ ભણવા ને પામે પણ ત્યારે તો જગત ની સ્થિતિ એ જ વાત ની જ ના થાય જો છે અત્યારે પંચાયત રાજ જ્યાં કોઈ ગામ કુસમ વિના હોય તો દેખાડો સ્થિતિ જા ભગવાન ના હોય માણસ ના ધર્મ પશુ માં અદલ સૃષ્ટિ થાય માણસ માંથી માણસ જ થાય પશુ પશુ વૃક્ષ માંથી વૃક્ષ અદલ થાયરફાર થતો નથી એટલે કરતા એક થાય એ નક્કી આપણે એમાંથી એક ભગવાન નક્કી થાય પૃથ્વી ઉપર ભગવાન આવ્યા હોય અને મુક્ત કોઈ હોય પૃથ્વી ઉપર ત્યારે એને પરીક્ષા છો કારણ કે ની અંદર એ ઘણી સામર્થ્ય હોય છે સામર્થ્ય પણ બતાવે છે સામર્થ્ય ને કોણ એટલે તો આપડે બીજા આમાં શું તાકાત જોવા શાસ્ત્ર કઈ બાકી મૂક્યો નથી એના લક્ષણો ઓળખતા શીખવા દેવું ના આ તો કોઈ એમ નથી જાણતો કે હું ના ઓળખી શકું હું તો ઓળખી શકું એમ જ બધા કરે છે એમાં માથા ભેડી છે કોણ થશે તમારી બુદ્ધિ ઓછી એમ કોઈ કોઈ ને કહી શકાય શાસ્ત્ર ના લક્ષણ કઈક મેળવ્યા હોય ને કરતા હોય તો પણ એ કોણ મેળવાયું એને તટસ્થ કોણ મધ્યસ્થ કોણ આ એમાં જ ફાટા પડે છે ધર્મ ના નોખા નોખા આ ફાટા એમાંથી ફેલા છે જેને જ્યાં માલ મનાવે ગયા એ ગુરુ હોય એમ નઈ ઈ ગુણ ને સર્વોપર કઈ ને એટલા માટે શોત્રિયમ બ્રહ્મિષ્ટમ કહ્યું ગુરુ બીજો થાય જ નહીં બીજો કહ્યું એટલો ભૂન્નો સંભવ છે ગુરુ શાસ્ત્રો ને જાણતો નથી આખી નીચે ને બેઠા એટલે તો બ્રહ્મ ઈ શું ખબર પડે આખી નીકળના મીંચતા આવડે તો નીરભાઈ ને બેઠા ખુલ્ બોલે આ બધા ભૂલા પડવાની રીતિ શાસ્ત્ર ભૂલા પડવા પડાય નહીં એટલા માટે એને લેખતો એને કોઈ દેવતો નથી જેને મને માનવી બરાબર એવું પડી ગયું અને કલ્યાણ ની રીતિ એક જન્મ ની રીતિ એક એમાં કોઈ ફેરવી દિવસ કઈ પછી તો આ ધર્મ ગુરુ એ કેવાય ગઈ જેને ધ્યાન માં રોટી આવ અને શાસ્ત્ર નહીં જેટલા જવાના એટલા તો બધા જુદા જુદા વાળા થઈ ગયા એ કઈ ન બોલાય એને બઉ આપડે ચર્ચા મારી નિંદા કરે છે કઈ ન બોલાય મોટા મોટા સારા સારા હોય કે દિવાળી કાઢે પૈસા જાય તો જાય આ તો ભગવાન પધાર્યા હોય ત્યારે લક્ષણ શું કેવે ઓળખવા કેમ ના પડી હલો હું આવ્યો અને જેવા તો ભગવાન ના જો એ ભગવાન જેવા જ થાય તો ભગવાન ઘણા થાય ત્યારે તો જગત ની સ્થિતિ એક જાત જ ન રહી જેમ જે એક ભગવાન કહે છે उत्पत्ति करीब स्थिति न रहे जुआ जगत मीते बराबर अदल प्रमाण सर्व क्रिया प्रवृति तलवार માટે સર્વ ક્રિયા ને પ્રવર્તા સ્વામી એક જ ભગવાન છે એટલે ઈંડા ભેલા થાય છે ઈંડા પણ પાણી ના બુંદ માટે પક્ષીઓમાં બીજા પક્ષીઓ એવી રીતે મનુષ્યો કોઈ ફેરફાર ન થયો એક ના આઠું અહીંયા કરી ને એક ના અહીંયા કરી ક્યાંય થતી નથી આ બધું સૃષ્ટિ જોતા એક ભગવાન સિવાય બે ભગવાન છે જીવતું મતભેદ પડે છે આ બરાબર છે ભગવાન થાય તો હર પૂજા ફેરે માટે સર્વ ક્રિયા ના સર્વના સ્વામી એક જ ભગવાન છે તથા ભગવાન સાથે બીજા ને ધાવ બંધાય એમ પણ જણાતું નથી માટે ભગવાન પણ બીજો થતો નથી આમાં કીધું સ્વામી ભગવાન સાથે બીજા ને બંધાય એમ પણ જણાતું નથી બે વાર બે ના કરે આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ ના કરે આશીર્વાદ આપે दुकड़ो थे पैसा भगवान एक बीजो ए जो थत नहीं आ सर्वे बात कर ને આપડે લાવ્યું નાના સ્વામીઓ તમે કલ્યાણ સામે હા જો આ વાત આવી બધી નામ ગાતરીયું વાળવું આમ રૂમાલ બાંધો આમ પછી આમ રસો રોટલી આમ થાય ને રોટલા આમ થાય ને એટલે બધી કળા આવ્યું ને પછી ભગવાન મેળવું એમાં આપણે રૂચિ ન હોય વિચાર માંગો જ ને જોતા તો મેળવ આપું આપણે ખુલા હતા ને પુરાણી સ્વામી શું જોડામાં શું થયું તો હું આઠાના બારા ના નૃત્ય છીધી દેતા હે જોયાથી એ જોડવું પણ નથી એમ કેતા કે ગમેલી ક્રિયા આપણે માણસ ન કરે તો એ માનુષ્ય નથી પણ આપણું મન ન અટકે કોઈ ઠેકાણે એકબીજાને તો કે માને તો આપણે થઈ જાય ન થઈ બે ભાવો ધારું નથી આપણે જેને પોતાને વિચાર કરો ને અને ગોપાલ ભણનાર ભણાવનાર સર્વ વાત બુરુ કરે છે એનું કામ ગુરુ એટલે પૂજાવાના માટે બુરુ નથી કર્તવ્ય માટે ગુરુ એની માં તો બહુ જવાબદારી તરત એમ થાય છે આપડી પાંચ માળા હોય તો લઈ જાય ને આપડી માળા ઓછું થાય આપડે ગમ બોસાયું પાણી ચામડા ટુકડો મંગાવ્યો આ ચંપળે સુવિધું થાય ના ભલે તમારે ક્યાં છોપરા છે તમારે સાહેબ થયું એ વિદ્યાર્થી ની ક્રિયા ન જ કરે એનો વાળું મળે તો ન વાળી વિદ્યાર્થી જ ભરાય મારા બિચારા એ મારું માની લઉં એક બાકી છે ને કેવા જાય અમારું ચાલુ જાય ને આ તમને કઈ આવે છે ભગવાન માર્ગ માં એ આ સુખી થઈ ને પૈસાદાર થઈને મોટા થઈ ને અમલદાર થઈ ભાવ જ્યાં સુધી જાગે ત્યાં લગે ભગવાન એને ઘરે પૈસાદાર નથી એને ઘરે ગરીબ નથી એને ઘરે કોઈ અમલદાર નથી બધા તો જરાક ગુણ આવ્યો હોય તો મારા કોઈ આપડે મત કરું થાય છે કે રોટલો લારો આવે ને એને આવડતો હોય સારું સરળ જોઈ સારું કોઈ ક્રિયા માં અટક હોવાનો છે એ ખટકો આવવો જોઈએ મને કેમ ન આવડે અને આવડ્યા પછી અભિમાન મજામ તો બહુ શુક્રો